एक गई अने आते बुद्धि कर सी बुद्धि आज जयकार बोला दादा बनवा जय जयकार बोला शु थी डेरी थी जाए बुद्धि ન ત્રીસ હજાર માણસ જેવું થઈ ગયું આપડે હા તો ધીમે ધીમે વધતું વધતું વધતું વધુ વધવા મળ્યું છે એ જમ ની વાત સાચી થયા તકલીફ થઈ નથી તમારે શાલી મસ્તી મારી ના ને કે મોડો થયો એટલું બધું સહેલું કરી આપ્યું છે કે પૂછાવું ના શું કહો છો અમને હા મારું કહેવાનું છે કેવાય શું કયું અને વ્યવહાર એટલો નહિ આગના પિતા બંધ છે ક્રોધ મા ચંદુબી ઉગ્ર થાય છે તે ચંદુબી થાય છે તમે શું કહો આમ ના થવું જોઈએ શું કથો એટલે હિંસક ભાવ ગયો માટે ક્રોધ નથી હિંસક ભાવ હોય તો ક્રોધ છે હિંસક ભાવ ઉડી માટે લોભ નથી હિંસક ભાવ હોય તો માન નથી તમે જોડે આખો હિંસક ભાવ ઉડી ગયો છે ચોંચો હોય તારે ક્રોધ કેવાય રાતે ગુસ્સે થયા હોય અને હવા માં ચોંચો હોય તો અનુક આક્રોધ હતો રહેતો નથી એટલે આ ક્રોધ માન માં આવેલો બિલકુલ ખરાબ કરી નાખે છે પણ બહુ સુંદર રીતે સમર્થન આપે છે આ બધા હોય તો કે છે કોઈ કર્મ બંધન થતું નથી એની પાછી પોતે પોતે ગેરંટી સાથે એક્સપ્લેશન આપે છે કોઈ રીતે થાય નઈ આ તમને રહેતું પોતાને અનુભવ આપડે પોતાની પાસે છે આપડે એનું વાંધો નથી આપડે ક્યાં નથી જતા આપણે એવો આપડે દાદા પોતે મંદિરોમાં જાય છે અને મસ્જિદ માં જાય છે કોઈ ના વ્યવહાર નીચે નામ પરના જેમ વાસુદે કરે એમો સિવાય કરે અને ઉપાય નીચે ના કરે એમને અંદર કુર નીકળ્યું એટલે આપડે કમાણું રહ્યું છે આમાં આમાં બધા ભેગા લેવા જતા શિવસિંહ નામ ઓળખાતા હોય કે રેવણ ચોખાતા હોય કલ્લા ચોખાતા હોય કે ચડી જાય એટલે કામ લાગશે નઈ તો કાચા ના કરાય કયા પાણી કોઈ બાપર પૂછતા નથી મને તો આખું ખોટું છે ઠંડક થાય ને એને ઊંઘ ના આવે મને ઊંઘાડવાની તું મને જેટલા બ્લેમ કરે માટે એને ઊંઘ આવે એટલા એને ઊંઘ આવે એટલા માટે રાખું એને ઊંઘ ના આવે તો જવાબદારી મારી ને દોસ્તો મારો જાય ને એટલે એને ઊંઘ આવી છે મારે ઊંઘ આવવાની છે તું ગમે તેમ સ્ત્રી ની કપડા પહેરવતા હોય મને ઊંઘ આવ નઈ આવે બિચાર ઊંઘ આવે જો આગળ આમ થી ગયેલો છે માં ક્યાંથી ગયેલો આમ થી ગહેલો માં કે બધા આવી બન્યું બુમોશન થયેલો છે અને મારી પાસે આશીર્વાદ છે શું શ્રીમંદર સ્વામી ના આશીર્વાદ છે આશીર્વાદ હોય આપવા માટે પાંચ પછી પાઠ ડી પાડે ને સર ડીપાડી પડતી મારી એટલી સર પછી નાના પુસ્તકાથી પાડી સાધુ હોય છે એટલે મૂળ આચાર્યો નહી એમના શિષ્યો પણ પ્રખર શિષ્યો કે જે દાદા દાદા ને કેટલા બધા તૈયાર થઈ ગયેલા નવો ભાર છે ને એ બધો તૈયાર થઈ ગયો કારણ કે બધો આવરણ ચડેલોથી ને નવો ભાર બધો તૈયાર થઈ ગયેલો છે અને આવરણ ચડેલો હતો માવીને હેરાન કર્યા હતા પાર્સનાથ ના શિષ્યો તા ને એ હું ખુલાસો પૂછતા હતા કે ચારે પોતે શીર્શંકર ને ચારે આમથી ગ્રો નિવેડો ના થાય એમ તો અનંતવતા સુધી ગ્રહલા છો તો નિવેડો નહી થાય ગ્રહણ કરેલો છે નિવેડો થાય છે ગ્રહણ કરેલું મૂકી દેવાય પણ તમારે આત્મા કબૂલ કરે એટલે માનજો હું આવું બોલું છું બધું એક એક શબ્દ કબૂલ કરે બધી વાત તે તે ઘણું મુશ્કેલ છે શીર્શંકર ગોત્ર બને કે ચક્ર વિજ્ઞાન છે આ તો જીવતું વિજ્ઞાન છે જીવતું જાતું આ જગત નું કલ્યાણ કરવા માટે જન્મ પામેલું એકાદ હિસાબ હોય નહિ આપડે તો કોઈ ચીજ કોઈ મારા કમ્પ તમારો ચાલો તમારા પાડો હું તો લઘુત્તમ થઈને ભરું બધા ગુરુત્મ થયો નથી બાજી કેવ બોલતા હ્યાય છે તમારી ઈચ્છા ધીરે ધીરે હવે ફરજ હજુ આઠ વર્ષ પછી એની ઈચ્છાથી કેમ કરીને આ બધા જૈનો પામે અને બધું એક કલાક આવા વિચાર માં બેઠા હોય એમ કેવું આયુષ બંધાયું બંધાય કલાક માં તો કારણ કે નથી પોતાના ઘરના માટે છોકરા માટે નથી પોતાના દેહ માટે નથી ધાર્મિક કલ્યાણ શું આગળ ધપે જાવ્યું ગાડું દાદા ન જોઈ લેવ ત अम्म टेन्डर मतलू सुख नरू अडर भर तमारी पे तारा आटली सुख गी नहीं, नहीं मागनी करी कल्पना બઉ દબાણ છે એ દબાણ તૂટી જશે આ લોકો ને આપડા જેમ જથ્થો ગસ્થો થશે એમ મને કોઈ અધિક વોટિંગ મને કોઈ વોટ આપનાર નથી વોટિંગ તો જોઈએ ને આપડે વોટિંગ ચાર ચાર હજાર માસ થયું એટલું જ વોટિંગ નહીં બધો માણસો વડોદરામાં આઠસો વાર જમીન અપાવે છે એમ જ ગવર્મેન્ટ નું લાગુ છે ને ગોરખંડ ગોરખંડ બધા એટલે પછી ચોકન પ્રાઇસી લોકો જો મુંબઈ ના માટે તો હિંમત દેવરી મળ્યા કે છે હું તમને આમ જુહુસ લાખ કરોડ હા મહાત્મા છે એના હાથમાં થયા એટલે કે બધું એનો ક્યાં કરીએ બધું આમ એને ચહેરા છે નહિ આમ હો પછી પછી પંદર હજાર બસ પજાર ભેગા કરે નહિ એવું ના દાદા ના વરે ના વો પાંચસો અબધુ ના પ્રોજેક્ટ છે પણ દાદા દ્રવ્ય કરતા જે ભાવ એ દ્વારા વ્યક્ત થાય છે એ દ્રષ્ટિએ સારું છે ને દ્રવ્ય કરતા એ દ્વારા જે ભાવ વ્યક્ત થાય છે એ બઉ સારું છે કેવા ચોખા લો કરી કે મારો આનો લાભ ઉઠાવો છે બી કઈ વાંધે અત્યારે બે ભાઈઓ હોય દાદા બે ભાઈઓ હોય તો એક ભાઈ બીજાનો લાભ ઉઠાવે હા એ ત્યારે એવું ચાલે છે આપણા સત્સંગમાં હવે કોઈ વહેતું મૂકે તો દાદા આપડે લાભ ના ઉઠાવીએ કોઈ વહેતું મૂકે તો લાભ ના ઉઠાવીએ એવી ભાવના અંદર થી કરે પેલો વેતું ના મુ તો પેલા ઉઠાવ દાદા અજાયબી છે કેમ ને એવું પૂછતા કે તમારા કેટલા માણસો ઘરાક પાયા છે એ ઘરાક શું લાભ લેજો એવું તો પૂછતા નથી પણ એ આવે ન બાર કે સાહિત્યકારો હોય તે વાત સાચી હોય મોટાભાગે બુદ્ધિજીવી વર્ગ છે મોટે ભાગે બુદ્ધિજીવી વર્ગ છે હા બીજે ગોદા ખાઈ દાદા નો માલ બિલકુલ બધો કરેક્ટો આ ચોખ્ખો માલ બિલકુલ કરેક્ટ ને ચોખ્ખો ફેક્ટી પેલી ઓઠિયામાં મારે નહીં એટલે નાણાનું પુષ્કર ના થાય આપણે જરૂરી નારાયણ આપડે નારાયણ જરૂર ક્યાં જે જરૂર છે મોટા નારાયણ છે મોટા ને હારવા નું પણ નાખવાની જરૂર નથી અને ટેકો કરવાની દરેક ને શું બરાબર બધું છે આપડે કશું લઈ જવાનું નથી કોઈના માટે કશું કરવાનું નથી મારે દૃષ્ટિ છે નહી દુષ્ટિ મારે ઘરનું હોય શું કહ્યું પછી આવું સંગત હોય ને કારકુન નહી કારકુન નહીં ચાર એક ચોરાણિનગર અમદાવાદ સવાર સહજક થી અમુક વસ્તુ મળે એકાગ્રતા સીધે થઈ જાય બીજું સુરક્ષ બરોબર છે કે આશીર્વાદ આપ્યો છે ના થાય બેગમાં રૂપિયા પાંચ લાખ હતો શું એવું કઈ ચીજ કે એનાથી શાંતિ ને આનંદ થાય સમાધાન સમાધાન સમાધાન हजू <laughs> बारे पहलू तो घर में पति पत्नी वाई तो सारी बात एक એક એવું સમાધાન કરીએ કે પત્ની જોડે સમાધાન કરીએ પાસે ઝઘડો પાડ થાય એક એવું સમાધાન ખરી કાય કે એક જણ જોડે સમાધાન કરીએ કે જે જગત જોડે સમાધાન થઈ કઈ મારી વાત હતી આલમાં રાખવાની બસ જયારે મનની સાથે સમાધાન થયું ને બધે સમાધાન થયું બંને ઝઘડો મટી ગયોગડા મટી ગયાત્ર મનો સમાધાન કરી દેવું એવી દવા મારી પાસે છે પડી ગયા આ દવાઓ દવાઓ તો બી જગ નહી ઠકે અહીં જગ નહી ટેકાય તારી ઘણી ઈચ્છા પડે બળી ગઈ આપી દઈશ હા ભાઈ લગ્ન કરો સર લાદા કપડા કુપડા તૈયાર રાખવું પડે બસ માં ભરવા એવું નું નથી પેલા ગરીબ દિવસ તમારી રાત ન કમ્પેર કરી ના શકે ના આવડે દુપરી અને એ વખત તો પથા જાય મેગી સભા નો હોય બધા કેવા હોય ને દાદા એ સહયોગ પોતાનો વિયોગી જવાનો એનો તમારે ધક્કો મારવું પડે બેલેન્સ વિજ્ઞાન બેલેન્સ રાખે બાકીલન્સ વિજ્ઞાન શેર બેલેન્સ ના રહે માણસ આપડા પચી ત્રીસ હજાર બિલકુલ બેલેન્સ ના રે આપત્તિ આવ્યા જ કહેવાય સાઈન ચાર માણસો તો એવા છે કે ઘરમાં જગ્યા ના રેવા છે દેખાડે બે ત્રણ ઢોલો મારી ના દેખાડે વિચારો શું કે લોહરા બધી લોહી હોય ને બેટન ઢોલો મારી દેખાડે તો એ પણ ક્ષમતા સહંગ રે રેવી છે ને ઘર તૂટીને છે પેલું શું થાય પેટ્રોલ હે પરિણામ વિપરીત આવે ને તમામ ડાપડ આવ્યું થાય એટલે આ ડાપણ આવી જાય જ્ઞાન છે ને નઈ તો આ તો ક્ષત્રીઓ બંદૂક થી ઉડાડી મરે આવી જાય બંદુક મૂકી દીધી ઘર માંથી બંદૂક લાવી મને ફાપી દીધી તમને બંદૂક છે હાથ ઉડાડી મરે ફળ ફળ ઉડાડી મરે બાર ના લાગે મગજ કતરે લોદ આપો હતા કે એ વખતે ક્ષમતા રે તમારી તોફાન માં ક્ષમતા રે એવા આશીર્વાદ આપો કે તોફાન માં ઓ એવા આશીર્વાદ આપ્યા છે તે હજુ ગઈ રીત માં પણ એવાનું આગળ કામ સરળ થઈ જશે હોય આઈ એટલે પછી બાકી નાખી જાય ઘરમાં એટલી રીત છે દિવાળી આવશે હું અત્યારે કપડા પહેરી બે મને ક્યાં મળે છે આપણી આપેલી જ આપે છે ને એ આપેલી જ આપે છે ને આપણી આપેલી આપણને આપે છે બાર નીકળી લાવવાનું શું અમાર પડતું છે આપડે રામચંદ્ર મોટા રાજા હતા ઉઠાઈ ગયા હતા એવું આ દુનિયા પહેલેથી આવી અંતર તમારી હરી કરે તે અનુસર બીજું કઈ જો આવ્યું નથી આલ્ડ થી પગલ ઇસ્ટ્રાઇલ પગલ થયો ઉકળી ગયો વ્યવહાર થી ઠાકોર બેસ ખરેખર ઠાકોર બેસ છે બીજું કોઈ તમને સહારો આપનાર એ જ પણ ભગવાન સહારો આપે નઈ કોઈને ભગવાન કોઈ નઈ સહારો આપે આપે તો જે લોકો યાદ કરે એટલે શ્રીરામ તારી મારે અને આ તો નિરંતર દરેક પરિસ્થિતિ નો સહારો આપે એટલે વિજ્ઞાન કેવાય છે બૈરી માર જીવાય જીતો પાસે બહાર જીવે બધા મને એક લડકા બીજા કહે છે જરૂર છે બધા દુનિયા બધે કોઈ ઘાળ ખાતો હશે કોઈ માર ખાતો હશે બધા એક ને એક જ છે ધણી એક ચપડાશે કે તેની હળી જરાતો ભય ના ભાઈ છે તારે ભરવાનું ચાલુ કરે મારી ગરીબો કોઈ ચડી બેઠા આપણા પરિણામ છે ને પણ એને શાંતિ આપી દેવી ને કશું તાર મને કહી દેવું ચાનું ફરક એ કહી દેવું એને એટલે બંધ દે તો ધર્મ છે કે આંતરિક વિખવાદ રૂપે પ્રશ્ન ગોળાયા કરે છે આંતરિક વિખવાદ રૂપે એક અંદર ગોળાયા કરે છે કે જીવન એ ધર્મ છે કે ધર્મ એ જીવન છે ધર્મ તો જીવન હોય જીવન ને શું કઈ મારી ના થાય ના ધર્મ બધે અન્ય માસ ના ખાઈ ને જી છે આપડે થાય છે જીવન ધર્મ માટે ખરું કે નહી જીવન ધર્મ માટે ખરું કે નહી ધર્મ માટે જીવન છે આ પછી અને સંજોગ બાજા નહીં આગળ મધુ जीवन पामे पा सृष्टि पर, पर जीवन पामे पे तो मोकल उच्च शक्ति की कोई, कोई उच्च शक्ति मनुष्य ने आ सृष्टि ऐकले મોકલવામાં આવે છે પરમાત્મા છો તમે કોઈ ભાન નથી દેતા આવું થઈ પોટલા જવાય તમને મોકલનાર કોણ દુનિયા હોય શકે વર્લ્ડ કોઈ તમારો એવો નથી તમને મોકલી શકે તમારું પ્રોજેક્ટ કરેલું છે તમારું ઉપરી કોણ છે તમારે તમારા બ્લન્ડર્સ અને મિસ્ટેક બે જ ઉપરી મિસ્ટેક નહિ હોય એટલે કોઈ ના બને આપણે સમજાય કેવી હ બ્લેન્ડર્સ જાય તો બ્લેન્ડર્સ એટલે શું શું નામ આપનું નિરંજન નિરંજનભાઈ નિરંજન ભાઈ આપ ખરેખર નિરંજન ભાઈ તો હું નિરંજન છું હું જૈન છું હું નિરંજન છું આ બાઈ નો ધણી છું એનો મામા છું કાકો છું કુ છ આ બ્લન્ડર તુરી જાય એટલે પછી તમે કાઢી શકો બિસ્તેક મારે પોતાને ખબર પડે મિસ્ટેક તો એવું છે નહી બધી ભ્રમણાઓ છે તો કોઈ ભગવાન જીવડું કોઈ છે જ નહીં ઉપરી ઉપરી નથી ભગવાન તમારું સ્વરૂપ છે શું છે હા એટલે ભાંગ કરવાની જરૂર છે જો ઉપરી હોત તો પછી દુનિયામાં રહેવાનો શું અર્થ છે જો આપડે ઉપરી હોય તો દુનિયામાં રહેવાનો અર્થ હોય શું છે ઘણા બધા બહેરી ઉપરી સારી ગાળો પરવડાવે સજી ખવડાવે જો બીજા કોઈ ઉપરી સાધારે આપણે કોઈને રાખી શકીએ આપણને શું આપણને આપે છે પ્રત્યક્ષ પુરાવો કોઈ છે કોઈ જતું કોઈ આપે કોઈ જતું આ તો આપે છે મા બાપ આપે છે પ્રત્યક્ષ પુરાવો છે શું બીજા કોણ ઉપર ભગવાન મીનિંગલેસ થાય લોકો નામ પાડ્યું નિરંજન નિરંજન દેહ ને ઓળખવાનું સાધન છે સમય નથી માય ને બીજ નિરંજન બોલો તો માય ને એમ કેનારા કોણ છે મનુષ્ય જીવન થી મુક્ત થયું મુક્ત ના હતો તો ભટક ભટક ભટક ભટાક બધી બધી કોઈ પણ જાતિ માં ભક્કી The world is God God, has not this to kare, create સમજાવવા માટે શું સંત બિચાર આપડા હિન્દુસ્તાન સંત બાળકો છે એ કયું ને એમ સમજે ભગવાન ને બનાવ્યા નહી વિજ્ઞાન થી કોઈડો થઈ ગયો જેમ ટુ એ દેખા થઈ જાય આપડે મને એમ થાય વિજ્ઞાન થી બાળ મંદિરો માટે ભગવાન ક્રિયેટર છે જોઈએ કારણ કે શું યોગેશ્વર કૃષ્ણ ની ભૂમિકા શું કી બાળકૃષ્ણ બાળકૃષ્ણ એ નાગ્ન નો ધમ રમત રબાડ્યા કરો દબડા ધોળા જાણવા માં આવીને જાણવાનું ચિંતા ઉપાજ થતી નથી ઘણી થાય પડી દુનિયામાં કેવા માં મને વચમાં તમને સત કરી માથે હાથ મૂકી મોટી વસ્તુ નથી થઈ જેના હારું આપણું જગત ફટેક ફટેક કરે છે એક જ્ઞાની ભૂજ હાથ મૂકે જાય કમ્પ્લીટ મુશ્કેલ છે નાની હોતું જ નહીં કોક જ લાખો વર્ષ થવાનું કારણ ચિંતા ક્લેશ થવાનું કારણ શું ચિંતા ક્લેશ થવાનું કારણ ચિંતા ક્લેશ હું નિરંજન જો એ તમે ખોટો આરોપ કેમ કર્યો એના એ બધા એ ગુના શિક્ષા છે એના જેવી કોઈ બહુ હોય અહિયાં આગળ એના જેવી દેખાતી હોય એટલે તે કપડા હું ઇન્દિરા સુન આજુબાજુ બધા લઈને વ્યવસ્થિત ટોળકી લઈને આવે બેસે બેસે વ્યવસ્થિત ટોળકી લઈને આવે અને ઇન્દિરા તું કે અમુક અમુક જગ્યાએ ખાઈ જાય પણ પછી પકડી જાય ના પકડી જાય એવા તમે નિરંજન પકડી ગયા છે આનો આનો ગમે થયું ક્યાં છે ઠીક હા ભાઈ ને આપણને દેખાડ સસરા અને ફરી કે આપડે છ બધા પછી કહીએ રવિ તમારા સસરા પેલા જાય છે બોલાવો મારો જણ છકરો તમે ડાયવર્ટ લઈ લીધો તમે પર્માનન્ટ એડસ્ટમેન્ટ છે શું છે બાપા બાપા ક્યા હતી બાપો કે કોર્ટ આપે એ ઋણા નું બંધ નહિ બીજું કીધું રૂણાન બંધ એટલે તમે ધક્કો માર્યો ધો ખાવ જોઈ ને જોર છે તો એ વાય શું કે ઋણાન બંધ સર આપડે ના ગમતું ઋણાન બંધ તો આપડે તું રાજા છે એ કે છે તું રાજા છે ગમતું બોલું કરું ના ગમતું કયા બંધ કયા ભાવે એવો ઋણા નું બંધ બંધાયો છે ત્યારે એવું થાય ને બીજે બીજું સારું થાય છે એટલે ભાવ ની થિયરી સાચી એટલે આ ભાવ ની ભાવ છે એ સાચી खता એ અનુભવે ખબર પડે ને એ અનુભવે ખબર પડે ને અનુભવે ખબર પડે લાઈટ ફેરવી છે ને આપડે જે દુખાવે છે એ તમારા આપેલા પાછળ આવે છે એ જમા કરાય છે જગતના જીવો ને દુઃખ આપો સુખ જોઈતા હોય સુખ આપો ઉગ છે તો કર્મો ઉદય થાય કર્મો ઉદય થાય કેવી રીતે ખપાવવા ઉદય હાલવા આવ્યો આપડે જમે કરી દો ગમતી હોય તો ના ગમતી હોય બસ તો આપડે બંધ કરી દો ગમતી હોય હ આપડા બંધ થઈ જાય છે આપ मुक्तिनी करवा पहली मुक्ति करे मुक्ति खोटा हो नहीं बंधन गमता तो मुक्ति जो बंधन न मुक्ति बंधन गमे तो हाल की बात જોડે જોડે છે જોડે છે આ બંધન ના જ ગમતું ત્યાં ને માટે મુક્તિ કયું તમને પ્રાપ્ત થવું જોઈએ એવું લગભગ ત્રીસ હજાર પાસે ગયા છે બીજા જે પામે ખરા પણ આજ્ઞા ભરે તો કામ થઈ જાય આજ્ઞામાં શું થાય ચિંતા થાય એ માટે કયું છે બે લાગે દવા મળશે એક જ ચિંતા થાય દવા મળે આજ્ઞા એક બંધન થયું ને આજ્ઞા એક બંધન થયું આજ્ઞામાં બંધન નથી આજ્ઞા મુક્તિ જ છે આજ્ઞાતે આજ્ઞા આજ્ઞાતે હલકાશ લાગે બધું મજા ન આવે ક્યાં જાય પણ મજા ના આવે તું જાય પણ તો મનુષ્ય ત્યાં સુધી આગળ નો અનુકરણ કરવા માટે સારો એવો રિસીવર ના થાયર ના થાય ત્યાં સુધી એ કેવી રીતે આજ્ઞા પાડી શકે ના યોગ્ય તો હિન્દુસ્તાન માં જન્મેલો હોવો જોઈએ પછી ઓછી મહેનત ને ખોરાક મળતો હોવો જોઈએ મજૂર ને ના ચાલે મજૂર મહેનત કરે તારે ખાવા મળે તમે થોડી મહેનતે યોગ્ય તમે કશી ખામી છે ઉમર લાયક હોય આ દુનિયા કેટલી બધી છોકરી કોક જ છોકરી યોગ્ય હોય હિન્દુસ્તાન ઉમર ની થાય ત્યારે સાચી યોગ્યતા કરાઈ કીધા બધી કે અમુક જ આરામ થાય યોગ્ય ના યોગ ના લોકોને સોંપવામાં આવડ્યા હિન્દુસ્તાન પર